મંગલાંચ સવેસિહ પદમ હવૈ મંગલમ નમો ભગવતી વાસુદેવાય નમઃ શિવાય જય સચિદાનંદ બરાબર અવાજ નથી આવતો જય સચિદાનંદ હજુ બરાબર નથી જય સચિદાનંદ પાછળ આપો છો આ બાજુ આપો બધાને આ તારી પાસે રાખજે છો બીજા આવે એને આપતું રહ્યો પાછળ દાદા અમારા પરમેશ્વર ને દાદા અમારા પ્રા અનંતળથી ઉભા દાદા સ્વીકારો પ્રણા દાદા અમારા પરમેશ્વર ને દાદા અમારા પ્રા અનંતળથી ઉભા દાદા સ્વીકારું પ્રણા रत्न त्रयनी शोध म भटकी मार मड़ी दूकान। હવે કરું જો ભાવ તાલ તો કોણ ધરે સુકાં હવે કરું જો ભાવતાલ તો કોણ ધરે સુકાં અંધારા દૂર કરીને આપો સ્વરૂપ જ્ઞાન અંધારા ને આપો સ્વરૂપ જ્ઞાન અનંતકાળ થી ઉભા દાદા સ્વીકારો પ્રણામ અનંતકાર થી ઉભા સ્વીકારો પ્રણામ દાદા અમારા પરમેશ્વર ને દાદા અમારા પ્રાદા અમારા પરમેશ્વર દાદા મારા પ્રા અનંતળથી ઉદા સ્વીકારો પ્રણામ અનંતકાળથી ઉદાદા સ્વીકારો પ્રણામ ના કોઈ અેદભાવ છે નિર્ધન કે ધનવા ના કોઈ અયા ભેદ ભાવ છે નિર્ધન કે ધનવા કોઈ અ ભેદભાવ છે નિર્ધન કે ધનવા નિર્ધન કે ધનવા ના કોઈ અિંદુસ્તાન કે ના કોઈ પાકિસ્તાન કોઈ હિન્દુસ્તા કે ના કોઈ પાકેસ દોડો દોડો લઈ લો લઈ લો ખુલ્લી આ દુકાન દોડો દોડો લઈ લ્યો ફુલ્લેદુકા અનંતકાર થયું બા દાદા સ્વીકારો પ્રણામ અનંતકાર બા દાદા સ્વીકારો પ્રણામ દાદાપે અલબ્યટોનિક ગજબ કરે નિદાન દાદા પે અલબ્યટોનિક ગજબ કરે નિદા ક્રમ માર્ગ ની ટ્રીટ મેન્ટૂકલેટ થી ટૂકલે ગું છ પાછા જ્ઞાઓ દાદા કેરી કાડી નાખે કામ પાચા જ્ઞાઓ દાદા કેરી કાઢી નાખે કામ અનંત કાળથી ઉદા સ્વીકારો પ્રણામ અનંતકાળથી ઉદાદા સ્વીકારો પ્રણામ દાદા અમારા પરમેશ્વર ને દાદા અમારા પ્રા દાદા અમારા પરમેશ્વર ને દાદા અમારા પ્રા અનંતળ થી ઉભા દાદા સ્વીકારો પ્રણામ સ્વીકારો પ્રણામ અંત સમય ને માટે દાદા માગું છું અરદાન અંત સમય માટે દાદા मागो छो वरदा अंत समय ने मटे दादा मा गो छो वरदान अंत समय ने मटे दादा ગો છો વરદાન જોજો દાદા નહીં આવો તો મચી જસે તોફાન જો દાદા નહીં આવો તો મચી જસે તોફા જો દાદા નહીં આવો તો મચી જશે તોફા જો જો દાદા નહીં આવ તો बची जसे तोफान दादा दादा करता मारा निकड़े अंतिम प्राण दादा दादा दा करता मारा निकड़े अंतिम प्राण અનંતકાળથી ઉદા સ્વીકારો પ્રણામ કાળથી ઉબા દાદા સ્વીકારો પ્રણામ અમે તમારા ગૌતમ સ્વામી તમે વીરવર્ધમાન અમે તમારા ગૌતમ સ્વામી તમે વીરવર્ધમાન અમે તમારા નરસિંહ મેહતા અમે તમારા શ્યામ અમે તમારા નરસિંહ મહેતા તમે અમારા શ્યામ અમે તમારા ગૌતમ સ્વામી તમે વીરવર્ધમાન અમે તમારા ગૌતમ સ્વામી તમે વીર વર્ધમાન અમે તમારા નરસિંહ મહેતા તમે અમારા શ્યા અમે તમારા નરસિંહ મહેતા તમે અમારા શ્યા અમે અમારા હનુમાનને તમે અમારા રા અમે તમારાનું માનને તમે અમારા રા અમે તમારા હનુમાન ને તમે અમારા રામે તમારા હનુમાનને તમે અમારા રા અનંતકાળ થી ઉદાદા સ્વીકારો પ્રણામ અનંતકાર ઉદા સ્વીકારો પ્રણામ નાના બોલો મોટા બોલો બોલો સૌ મહેમાન નાના બોલો મોટા બોલો બોલો સો મહેમા આવો સાથે મળીને બોલો જય દાદા ભગવાન આવો સાથે મળીને બોલો જય દાદા ભગવાન આવો સાથે મળીને બોલો જય દાદા ભગવાન ભગવા જય દાદા ભગવાન બોલો જય દાદા ભગવાન જય દાદા ભગવાન બોલો જય દાદા ભગવાન જય દાદા ભગવાન બોલો જય દાદા ભગવાન કારથી બા દાદા સ્વીકારો પ્રણામ અંતકાર્યું બા દાદા સ્વીકારો પ્રણામ જય દાદા ભગવાન બોલો જય દાદા ભગવાન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 જય સચિદાનંદ પાંચ દિવસ શિબિર નો લાભ લીધો તમામ પ્રકારના કાર્યક્રમમાં પણ બધાએ લાભ લીધો સવારે વિધિ નાસ્તો ક્લાસીસ આ અલગ અલગ પ્રકારના ઘણા બધા આપણે કાર્યક્રમો કર્યા બરાબર ને बराबर आ। तो भिबीर शिबिर गई बात गमी अथवा शिबिर मई बात ना गमी होरु सूचन होना सकस इले हमें तमो पोता जेने अभव है जेने जे कहीं सूचन करव कई सजेशन करव खास तेजे गम्य हो कहवा कई सूचन हो तकलीफ होजू कर सकता है हमें तरह बोलवा विद्यार्थी शिबीरार्थी आओ अँ आता रहो आ व्यक्ति पहला पोता नाम જય સચિદાન જરૂર જરૂર જરૂર આવો ચલો આ બાજુ બરો વચ્ચે ઉભું રહો ને જો બધા સાંભળજો હવે મારું નામ શંભુ છે હું અમદાવાદથી આવું છું મને છે ને અહીંયા મને અહીંયા શિબિરમાં છે ને જ્યારે યોગા કરાયા બધી અલગ અલગ એક્ટિવિ એક્ટિવિટી કરાવી ત્યારે મને ખૂબ ગમ્યું અહીંયાનો નાસ્તો પણ ખૂબ સારો હતો અને અહીંયા સારી રીતે સત્સંગ પણ કરાવતા હતા અને મને મને છે ને અહીંયા ખૂબ મજા આવી અને મને છે ને અહીં અહીં કણુદાદાના દર્શનનો લાભ લેવા મળ્યો પ્લસ મને છે ને સિમંદર સ્વામી પૂજા દિવસો ઓછા છે સરસ સરસ શંભુએ બઉ સરસ અનુભવ કીધો કે દિવસો ઓછા છે પણ પહેલાં દિવસો તો બધા એવું લાગે કે જાણે મરવા પડ્યા હોય કોઈ કોઈને ઓળખતા ના હોય અને બધાએ ઘેર જવાની વાત કરતા હોય પણ જેમ જેમ એકબીજાનો પરિચય થાય છે એકબીજાને ઓળખતા થાય છે એકબીજા સાથે ભળે છે પછી એમ થાય કે હવે આપણે જવું નથી બરાબર ને ચલો નેક્સ્ટ બીજું કોઈ આવો આગળ આવો નજીક આવી તૈયાર મારું નામ મોહિત છે અને હું વડોદરા થી આવું છું સ્ટાર્ટિંગ માં હું આવતો નાનો હતો નવમાં ધોરણ સુધી અને નવમાં ધોરણ સુધી મને ખબર પડી કે આને લાલચ કહેવાય અને આ ખોટું કહેવાય પછી દસમું ધોરણ ચાલું થયું એટલે હું આવતો બંધ થઈ ગયો અને હું મારા ઘરે મિત્રો સાથે રમતો પણ મને એટલું ખબર કે આને આ એને આ ખોટું કરે છે આ આ છોકરો ખોટું કરે છે એટલે હું એની સાથે નહોતો રમતો પછી કોલેજમાં આવ્યો કોલેજમાં પણ મને એટલે મારું કોઈ મિત્ર નહોતું કારણ કે બધા બધા કોઈ અપશબ્દો બોલે મને ગમતું નહોતું પછી હમણાં હું જ્યારે આવ્યો અને અહીંયા બધાની સાથે મળ્યો તો અહીંયા મને સાચી ભયબંધી મળવા મળી કારણ કે કારણ કે અહીંયા બધા સારા મિત્રો હોય છે અને નાના છોકરાઓ એ સારા મિત્રો હોય છે અને અહીંયા મને જે જ્ઞાનવિધિને બધું કરાવે છે જે ગ ગૌળાવે છે એ મને ગમ્યું જય સચ્ચિદાન મને કોઈક વાર અહંકાર થઈ જાય છે તો એટલે અહંકાર થાય છે કોઈક ખબર પડે છે કોઈક ખબર નથી પડતી જો કોઈને દુઃખ થયું હોય તો ક્ષમા પ્રાપ્તું છું જય સાચિદાનંદ મારું નામ તિર્થુ શર્મા છે હું બરોડાથી આવ્યો છું હું पहली बार शिबिर में आयो छूँ पिबिरनी सौ खास बात गम्मी कि अँ मैंने सारा संस्कार शीखवा मब्या सारी वस्तु शीखी वहलू सवरे उठवा नमस्कार विधि करने अँन मैं सौ शीख मत्संग में शीख मूँ कि क्रोध नहीं लाभ नहीं लोभ नहीं अँ पहला दिवसे आयो तार तो मने मैं घरे पाछ तू मैं मिनेशानंदी ने कीध कि मैं जाऊँ पमने मैंने कीधु कि तू रे घी मजा आशे तो मैं रोने मैं घनी मजा आई आती वक्त शिबिर में आईश अने मैंने अँनू ना गमू एव तो कशुज नहीं मधुज गमू सौ गम्यू के मैं बेटाइम नमस्कार विधि करने सौथी गमत जय सच्चिदानंद त्रि मंत्र कारण के आ, आ, जो नमो अरिहंतानम हो तो अरिहंता भगवान शिखवाड़े क्या आप क्रोध मन मया लोभ अरिहंत भगवने एम बद दुश्मनों ने नाश कर नाश आ, नाश कर लीध दुश्मनों अंदर दुश्मनों जय सच्चिदान मैंने पहला नत पर खोटू ला जातु कि मम्मी टीवी बंद कर दे कॉम्प्यूटर बंद कर दे तो मनानी बात पर खोटू ला सत्संग में आ पी खबर पड़ी कि मम्मी मार सारा ज कहती थी एक सारा टीवी ने कॉम्प्यूटर बंद करती थी जय सच्चिदान बीजी नस्तु ना पर मरा फ्रेंड पर गुस्सा आज तो कि वस्तु छू छुपाई दे बुक छुपाई दे पेन छुपाई दे स्कूल में तो मैंने नत पर गुस्साई जा मैडम मैं कहवा जो रहते तो आज खबर पड़ी कि मरी मरी मैं कहीं एडे कर मार जोड़े ए कर जय सच्चिदानंद जय सच्चिदानंद हमें थोड़ा समय पी ते घर तरफ जाना छो तो तमें शू नक्की करना चो कि हे थी जे मारी अंदर रहे दादा भगवान ने हूँ प्रोमिसीस अंतर थी जैसे हूँ और दादा बेज जाने के रीते हमें घरे जाइने अँ शू एवं मैंने मूँ जेना राह पर मारे हमें चालू ये अपने अगत्यनी बात है हमें ते शू नक्की करू आज जय ज्ञापुर प्रगट ज्ञापुर अँ हाजर थायते अपने एमनी हाजरी में आप नक्की कर नाखवा दादा मैं शक्ति आपो ये बोलवा अंतर थी नक्की करवा हमें मैंने दादा आ रस्ता पर जवे बात समझाई ये एमनी हाजरी में प्रार्थना कर दे शू नक्की करता पर चालू ये जो कोई ने इच्छा आ तो कोई विचार रजू करने बोलवा कहवा गम्यू हो कहवा મારું નામ વેદાંત પારેખ છે હું વડોદરાથી આવ્યો છું આ વખતે હું પહેલીવાર શિબિરમાં આવ્યો પહેલાં મને ત્રિમંત્ર બોલતા આવડતા હતા પણ મને એમનો મિનિંગ નથી ખબર આ વખતે મને જાણવા મળ્યું કે ત્રિમંત્રના મિનિંગ શું થાય અને બધા ભગવાનોનું મહત્ત્વ શું છે આ વખતે મને યોગા અને બીજા બધા જે એક્ટિવિટીઝ કરાયા બહુ ગમ્યા જય હા એ પણ ગમ્યો ગમ્યો जल्ली। चलो बधाई बोलाय बदाय बोलाये बधाई ने अवे खाली हिम्मत कर उभु बस पीछे मेड़े बात नहीं करू थी नाना मोटा सब कोई चालो બદલવે દા તુમ રે પાવન પથ પર દાદા તુમ રે પાવન પથ પર જીવન પણ હો જીવન પણ હો દાદા હે જીવન પથ પર દા હે જીવન પથ પર કબલ હોમ્હારા દાદા તુમ પાવન પથ પર દાદા તુમરે પાવન પથ પર જીવન વનરપણ હો સારા જી વન પણ હો સારા દા માવન પથ પર દે જીવન પથ પર પ્રેરકબલ હો તું માકબલ હોત બડે ચલે અમરુ કે નક્ષણ બડે ચલે અમરુ કે નક્ષણ બર હો દૃઢ સંકલ્પ મારા હો દૃઢ તુરે પાવન પથ પર દાદા તુમ પાવન પથ પર જીવન અર્પણ હો સારા જીવન પણ હો જીવન અર્પણ હો સારા સરસ અનુભવ બોલજે બોલવાનો જય સચિદાન મારું નામ મીઠાપરા ક્રિપાલ છે હું ધંધુકા થી આવું છું अँ कोई बात यही जो मैंने नहीं गमी अँ मारूँ काम हूँ जाते करता शीखी गो अँ आप जाते धोता था तो सार घरे कोई पता जाते करता क्योंकि आपको जरूर पड़े त्यू काम जाते शी अँ मैं घना संकल्पों लीधा जे जेम जे, के आप अथाम टावी जो है अथामण टाड़वा अथड़ाम टाइम आप फायदो थे क्या आप इजा थ तो अः एले अथाम कोई गुस्सो करवना भाई ने चेड़ाओ मरा मरी कर देख जय सचिदान एक मिनट सवाल उठवा हाँ સારું સારું સારું ચાલો બીજા કોઈ વાત કરો બધાએ એક બે મહિના વેકેશન વેકેશન માં અહિયાં બરાબર તો આવતા વખત આપડે એવું કઈ ગોઠવણ કરીએ ચાલો જલ્દી આવો આવો બધાને બોલાવો કેમ પડે છે મિત ચલો બધા અનુભવ કેવાનો પાછળ બધા ચલો જલ્દી ચાલો પદ લો જય સચ્ચિદાનંદ બે દિવસ પહેલાં તો આગળનો જે પણ અનુભવ મારું નામ દર્શન પંડ્યા છે હું ગાંધીનગરથી આવું છું આગળનો અનુભવ તો મેં ઓલરેડી તમારી જોડે શેર કરી દીધો હતો પણ સ્પેશિયલી આ શિબિરની વાત કરું તો મારા મનની અંદર ઘણા એવા પ્રશ્નો હતા કે એનો ઉકેલ આવતો જ નહોતો એકચ્યુઅલી હું બુદ્ધિથી વિચારતો હતો કે આનું શું હોઈ શકે शू होव घटे एन कोई जवाब मैंने निबिर में थी मैंने ये शू रियल शू वस्तु, छे। ए वस्तु नो जे अनुपव हो है ये वस्तुनों अनुभव होवो जो साची समझ होइए य मैंने समझ में आई है ભૂલો તો હવે એવું છે કે દર સેકન્ડ એ થઈ રહ્યું હોય એવું લાગી રહ્યું છે મને તો કોઈ પણ આમ મિત્ર જોડે પણ બેઠા હોય કે ગમે તે હોય કે આપણે મીસ બસ અભિપ્રાય તરત અપાઈ જાય કોઈના માટે તરત જ મીસ આપણી વાત જ સાચી આપણી લીટી સાચી તરત જ એવું લાગવા લાગે કંઈ પણ નોર્મલ વાત કરતા હોય તો પણ એવું લાગે ના તરત ઊંચા અવાજે વાત થઈ જાય અને હું જ સાચું છું ये बधुँ धीमे धीमे ओछू थे ये हूँ प्रार्थना करने मागुँ के अहंकार जल्दी थी जल्दी आ पिगड़े मारो जय सच्चिदान दादा દા સુર વીર તારે લાવજો સુર વીર તારે લાવજો કાયર બનો ના કો ગાય બનો ના દો સદા કંપા ો સદા કં પાવજો સિંહના સંતાનનેતાનને પ્રિયા કરી સકેસો કરી સકે મરણાંત સંકટ મેટ કે મરણાંત સંકટ મેટના ધરના છે ટેના છે સંગ્રામ આ સુરવીર નો આવ્યો અપૂર્વ દીપાવો આવ્યો અપૂર્વ દીપાવો કરતાન પાછી પાની ત્યાં કરતાના પાછી પાની ત્યાં દાન પડખે ભાવ બાર જો સમતા સહનશીલ તમતા સહનશીલ તાધી રજ સમાધિ મરણ માધિ રજ સમ મરણ માત્રો સમ સહાય કરશે समान जो लाइन सु समता, धीरज, मित्रो छे छे? मित्रों क्या काम लाग छे? मरती वक्ते तो हिवती मित्रो छे तो दुश्मन छे? મોટો છોકરાઓનો દુશ્મન ગમતું ક્યાં છે આળસ એટલે કોણ કોણ તમને પેસી ગયું છે તમારી માય આળસ એટલે એ તમને ખાઈ જાય છે અજગર જેમ માણસ ને ગળી જાય તેમ તમને ગળી ગયું છે એટલે કે જે ક્ષમતા સહનશીલતા ધીરજ મિત્રો સમાન સહાય કરશે અને આ બધું લેજો હવે લો ફરીથી ગૌડાવો લો સંગ્રામ સંગ્રામ આ સુર વીર નો સંગ્રામ ્યો અપૂર્વ દીપાવ જો આવ્યો અપૂર્વ દીપાવ કરતાન વરતાન પાછી પાની ત્યાં વરતાન પાછી પાની ત્યાં દાદાન પડકે ભાવજો દાદ દાદા મને શક્તિ આપો તમે મારી સાથે જ છો આટલું જ બોલશો ને તો બધી બધી મુશ્કેલી નીકળી જવા એમ કે છે સીમ જય જયકાર દા દાદા ભગવાન ના હસીમ જય જયકાર દાદા ભગવાન ના હસીમ જય જયકાર દા દાદા ભગવાન ના જય જયકાર દાદા ભગવાન ના જય જય ઓ દાદા ભગવાન ના જય જયકાર દ દાદા ભગવાન ના સિંહ જય જય કાર ભગવા ના સિંહ જય જયકાર દાદા ભગવાન ના સિંહ જય જયકાર દાદા ભગવાન ના સિમ જય જયકાર દાદા ભગવાન સિંહ જય જયકાર દાદા ભગવાન ના સિંહ જય જયકાર દાદા ભગવાન સિંહ જય જયકાર દાદા ભગવાન ના જય જયકાર દાદા ભગવાન da da bhagwan na sim jai jai karo da. Oh, da da bhagwan na sim jai jai karo ho da da bhagwan na sim jai jai karo da da bhagwan Oh, dadav bhagwan na sim jai jai karo dadav da, bhagwan na sim jai jai karo dadav bhagwan na sim jai jai karo dadav <laughs> da, bhagwan na sim jai karu, jai karo dadav bhagwan na sim jai jai karo dadav bhagwan na sim jai jai karo dadav bhagwan na sim jai jai karo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 सुंदर बहुत सुंदर आपके पुत्र साहेब हो स्वामी जी हो ये आपके वडिल लोग आए हैं, आपके सामने कौन आया है वडिल लोग और वो क्या हमें समझते हैं आप हमारे वडिल हो ये व्यवहार से बराबर है जीवन में तो ऐसा ही होना ही चाहिए नहीं तो आदमी पशु बन जाएगा तो आदमी पशु है यार आदमी है सच्ची बात है वो लोग सब जानते हैं हम बोलना नहीं पड़ता उसको मैं आदमी हूं लेकिन जीता है कैसा गड़बड़ है तो दादा भगवान ने यह समझ दे दी और जे स्वामी जी जीवन आपको इतना ये शिविर की कितना दिन की हो गई पांच दिन पांच संख्या बहुत महत्व की है पंच बोलते हैं सब तरह से बिलकुल અત્યંત શુભ સંખ્યા હૈ તો પાંચ દિન અચ્છા મેં તો મે ખ્યાલ નહી મેં અભી દિલ્હી ચલા ગયા હું મોદી સાહેબ તો હિન્દી લગાતે ગુજરાતી ભૂલ ગયે હા ગુજરાતી સચી હિન્દી સમજમાં આતીકો બસ હો ગયા બસ તો ગુજરાતમાં તો ગુજરાતી બોલવી જ પડે ને એવું છે કેવો સુંદર આપણો દેશ છે આ ધરતી પર પગ મૂકશે ને એને જે શાંતિ મળશે એ કોઈ જગા એ મળે છતાં આપણા લોકો આખી દુનિયામાં પથાઈ ગયેલા છે આખી દુનિયામાં ખૂણે ખાચરે ગમે ત્યાં પથરી ગયા છે કેમ કે માણસને જીવવા માટે અને આજના યુવાનો પરંતુ બહારની દુનિયામાં આપણે આપણે બોલાય નહી પરંતુ માનવ મનુષ્યના જીવનો કેવા છે સમજાય છે બધા કે શબ્દો અઘરા પડે છે મારા જીવવાનું હોય છે ને એ જીવવાના પ્રકારો બહાર જેને અમેરિકા લોકો દેખાય છે બહાર થી પરંતુ એ અંદર થી ગાડું જીવન જીવે છે શું કહ્યું કઈ થી અંદરથી અંદર થી તો કોણ જોવા જાય આપણે અંદર થી ગાળા હોય બહાર થી સારું જીવવું જ પડે નહી તો આવીને એ લોકોનું જીવવું જ પડે સમજાયું ટે આ દેશમાં શું છે આ દેશમાં અંદરથી કારણ કે સંસ્કાર છે ભારતના સંસ્કાર છે સનાતન એટલે કે કાયમ ના એ કોઈ દોષો જૂના ના થાય એવા સંસ્કાર છે એટલે અંદરથી દાહ થઈને જીવવું જ પડે કડયુગમાં નહીં તો આપણું આવી બને આપણું બધાનું એવું છે સાહેબ આવી બને હવે અંદરથી જીવાનું કેવી રીતે શરીર છે ને તો કે તો બહાર છે બધાને જોડે જીવવાનું જો બહાર પછી તો બહાર બધા જોઈએ આપણે ડાહ્યા કહેવાય ભારતના પણ બહાર બધા ગાંડા કાઢે છે નહી દિલ્હીમાં પાર્લામેન્ટમાં ગાડા કાઢતા હશે બધા તમને ખબર જ નથી કશી હીવી માં બતાવજ આવતો પાર્લામેન્ટ હાજુઓ તો એ જ છે કે નહીં એટલા માટે આ દેશમાં બહારથી ગાંડા જીવાતા જીવનમાં આપણે બહાર થી ડાયર રહીએ તો અહીંયા જીવનમાં હમ જેવું કરે એવું ભોગવે કે પામે હું શું કે છે ભરે ખરું ખરું ખરું ખરું ખરું વાહ વા બહુ સુંદર વાત કરી એટલે એનું જીવન કેવું છે એક બાજુ કરે એટલે કે ખાલી થવા માટે કરે અને કરે એવું કે અંદર બીજું ભરાતું જાય એને ખબર જ ના પડે આવું જીવન છે આજે તમે બહુ પુણ્યશાળી છો ભાગ્યશાળી છો કે આવું વર્ષમાં એક વખત કરવા છો કે તમે એટલે આ અહીંયા આ ક્ષેત્ર આ દાદા ભગવાનનો છેલ્લા સંસ્કારો આપતા પુત્રો અને બધા સંઘ અને બધા વડીલોને બધાએ થઈને ભેગા થઈને આ જગ્યા હતી દાદા ભગવાનની જગ્યા હતી વ્યવહારથી ખરા ને દાદા ભગવાન સાધુ હતા એવું જાણો છો ભગવાન પહેરતા હતા જાણો છો માટે મુગટ એવું જાણો છો અમને ટોપી છે જ નહીં અહીંયા અહીંયા ટોપી નથી બતાવી નહીં હે એ ટોપીવાળા પર મૂકી દેજો અમે એટલે આ કાળમાં આવી રીતે પુરુષ કહેવાય કે એમને આખા દુનિયાનું કોઈ પણ જાણવાનું બાકી ના રહ્યું હોય શરીરમાં રહ્યા રહ્યા તો બધાની અંદર એટલી બધી શક્તિઓ પડી છે કે શક્તિઓ કોની છે શરીરની છે કે આપણી છે તો આપણે એટલે કોણ આત્મા શું કહ્યું આત્મા કોઈ જોયો તો છે નહીં તો કોઈ માને નહીં પા શું કરે હવે કરે શું વાતું બોલીએ પણ બોલશે તોય બહુ થઈ ગયું સમજાવ્યું ને કે દાદા ભગવાનનો આત્મા શરીરની અંદર એના ઉપરના વાદળાં બાદરા એટલા બધા કમ્પ્લીટલી ખસી ગયેલા હતા ગનગોર વાદળા હોય તો નીકળી ગયા પછી એનાથી નીકળી ગયા બીજા છેલ્લા નીકળી ગયા પણ કળિયુગ ન એટલે આખું બધું ખુલ્લું થઈ ગયું એટલે કળિયુગમાં એવું જ્ઞાન થઈ શકે છે કોઈ પણ ધર્મ આપણો કોઈ માનતો નથી કે આવું થાય કારણ કે છે જ નહીં એવું કોઈ બન્યું નથી આવું ક્યારે સમજાય છે ને એટલે એને એક આશ્ચર્ય કહ્યું આશ્ચર્ય કહ્યું સમજાય છે હમ એટલે આ દાદા ભગવાન તમને જે પાંચ દિવસમાં સમજાવવામાં આવ્યું છે સત્સાધનો આ બધા ખબર પડે ને પહેલાં પહેલાં ત્રણ મંત્ર સમજાયા હતા ને એ ત્રણ મંત્રો છે ત્રણ સાથે કયા કે પહેલો મંત્ર છે જૈન જૈન ધર્મ તો જાણો છો ને બધા જે જ જાણતા હોય તે જૈન ધર્મ તીર્થંકર ભગવાનની ખાલી ખાસ પૂજા થાય એ એમનો છે તીર્થંકર ભગવાન કોને કહેવાય કે અત્યારે હાજરા હાજર શરીર સાથે જીવતા હોય અને અંદરથી પરમાત્મા સ્વરૂપે ખુલ્લા થઈ ગયા અને શરીર એમનું હોય તો શરીર પણ કેટલું પવિત્ર હોય કહો બોલો અંદર પરમાત્મા સ્વરૂપ આખું આત્માનું પરમાત્મા ખુલ્લું થયું હોય પ્રકાશ એ પ્રકાશ છે સમજાયું કે નહીં એટલે એ તીર્થંકર ભગવાન અને બીજું મંદિર છે તે કૃષ્ણ ભગવાનનું કૃષ્ણ ભગવાન તો બધાને ખબર ને હૃષ્ણ ભગવાન એટલે દિન દુખિયારાઓના જેમનું કોઈ ના હોય એમના થનારા શું કહ્યું સમજ પડી એમનું કોઈ થાય જ નહીં ને બધા થાય શું કહ્યું નબળા નું કોઈ થાય બોલો કયા નબરાબરાબરા ભાઈ બને એનો જબરા ને એનો જબરો મળે જ કોઈ છોડે નહિ પરંતુ નબળાનો કોઈ રક્ષક જોયે ને તારા કૃષ્ણ ભગવાન એટલે નારાયણ કહે ને નમો નારાયણ આય એ કૃષ્ણ ભગવાન એમનો નમસ્કાર ત્રીજો શિવજી નો નમસ્કાર શિવજી એટલે શું આપણે મંદિર માં બોલતી હોય કે કિસકો કોને કે તમે જુઓ છો લોકો શું બોલે છે મહાદેવ હા એ મહાદેવ પુરુષ છે શરીરમાં તે દાદા ભગવાન એ મહાદેવ દાદા ભગવાન નારાયણ આ કાળમાં હા આવા સાદા દેશમાં સમજાયું કે નહીં અને દાદા ભગવાન એ તીર્થંકર ભગવાન જે થઈ ગયેલા હોય આજે હોય છે આજે એમના પ્રતિનિધિ શું કહ્યું મુખ્ય પ્રતિનિધિ પ્રતિનિધિ કેવા હોય કે કમિશન ખાય એવા કે કમિશન ના ખાય એવા નહી તો પ્રતિનિધિ કોઈ રાખે જ નહીં ભગવાનના પ્રતિનિધિ એટલે એજન્ટ શું ખાવું પડે નહીં તો આપણું ઘર કેમનું ચાલે પરંતુ ભગવાનના રાજના પ્રતિનિધિ ના કશું જ ના લેવાય શું એવું તો હોય જ નહીં કોઈ એટલે ત્રણ મંત્રો એટલા માટે બતાવ્યા એ ત્રણ મંત્રો એટલું બધું બળ છે કે ત્રણેય મંત્રો પાછળ એમના દરેકના મંત્રોના રક્ષકો કૃષ્ણ ભગવાન વૈષ્ણવ કહેવાય શિવે શૈધર્મ કહેવાય શિવધર્મ અને તીર્થંકરે જૈન ધર્મ કહેવાય આ બે મુખ્ય છે જૈન અને બે સમજ્યું એના બધા મહાપુરુષોના નમસ્કાર છે એટલે આપણે જાણતા નહીં હઈએ એટલે ગમે તમે બોલીએ નહીં પણ આજે અજાણતા મને બોલશો ને તો અજાણતા જે અંદર ભૂતકાળમાં બધી ભૂલો ચૂકો થઈ જશે ને એ બધી ધોવાતી જશે અને આજના જીવનમાં તમને બધું सरख जे अपने भरी ने लाया छे खी थी से तो रहन बदाय परंतु ये जरा कलव गमे बदाय त्रण मंत्रों महत्व बहुत है आ भारत में पहली पेल, वक्त दादा भगवने आ युगो थी जरूु खुँ नजे एमित्ते भेग मोटा मोटू मन एनुंच दादा भगवान हाजरी में आशीर्वाद थे थेलू સુરત જોયું છે બધા સુરત શાના માટે પ્રખ્યાત છે કાશી શાના માટે પ્રખ્યાત છે હે હા સુરત નું જમણ ને કાશી નું મરણ એવું સાંભળ્યું છે તમે આવશે ધીમે ધીમે સમજશો સમજાવ્યું ને ત્યાં આગળ આ ત્રણ મંદિર મુઠા થયા ત્યાં હમ એટલે ત્રણ મંત્ર છે પછી નમસ્કારની વિધિ તમને સમજાવી એ નમસ્કારની વિધિમાં આપણા આખા ભારતના બધા ધર્મોના અને સારા દુનિયાના બધા ધર્મોનો સારા આવી જાય છે જે થઈ ગયેલા એમને નમસ્કાર કયા છે મોટા પુરુષોને સમજાયું ને હ પુરુષો એટલે શું કે એને વ્યક્તિને નમસ્કાર નથી કરતા એટલે એમના શરીર કે સમજાયું ને પરંતુ એમનામાં જે પુરુષ એટલે ભગવાન જેવા ગુણો ખુલ્લા થઈ ગયા છે બહુ અદભુત છે હું બોલો આખું બંધ કરી દો આખા બ્રહ્માંડ ના જીવ માત્ર જેથી આખા વિશ્વ ને આખા જગત ને ભગવત સ્વરૂપે દર્શન કરું છું રિયલ સ્વરૂપે શુદ્ધ આત્મા સ્વરૂપ છે જેથી આખા જગત આટલું જ યાદ રાખ ઘણું થઈ ગયું બધું બહુ સુંદર રહે આખા જગત કહીએ એટલે જગત એટલે હું આ ભૂગોળ છે તે નહીં પણ માણસો સમજાવ્યું ને અને આખા બ્રહ્માંડ કહ્યું તો દેવો ને નરક ને બધું જ આઈ ગયું ખ્યાલ આવ્યો એ નમસ્કાર ક્યાં સુધી ક્યાં પહોંચે બોલો આપણે નાનું શરીર લઈને બધા બેઠા છીએ સમજાવ્યું ને એ નમસ્કાર વિધિ બહુ ઉત્તમ છે પછી તમને નવ કલમો સમજાવી નવ કલમો એટલે મોદી સાહેબે સરકાર ચલાવવા માટે દસ કલમો આપીને એવું પેપરમાં વાંચો છો તમે લોકો હજુ નાના છો એટલે તમને તો હજુ નથી બધું આપણે એવું કહે છે તમે તો પેપરમાં વાંચ્યું ટેન કમાન્ડમેન્ટ્સ બરાબર કહેવું નાટક મજાનું છે આજીત હા જગત મજા છે આ જીવન નાટક હશે કઈ દો હાટક ના સાચું હોય એટલે ખોટા જેવું ના લાગે શું કહ્યું એ પણ સાચું હોય નહિ એને સાચું કેવાય સમજાય છે ને હા એટલે નમસ્કાર વિધિ પછી નવ કલમો આવે છે નવ કલમો માણસ જીવવાનો પ્રકાર હોય છે ને તમે નાના છો મોટા થશો એટલે ધીમે ધીમે એમાં જીવન આપણું અંદરથી કેવું જાય છે એના માટે છે આ આપણે આજે કશું કરી ના શકીએ પણ આપણે ભાવના ભાવ કરી શકીએ કે દાદા આવું છે તો પહેલી કલમ બોલું છું નવી કલમમાં શિખર જેવી છે કૈલાસના શિખર જેવી હં હે દાદા ભગવાન बुले, बुले? मने कोई अहम न न दुभाय के दुभववा प्रत्ये न જીવવા માટે પણ કોઈ એવું બોલે છે ખરું મરવા માટે જીવું છું કોઈ બોલ્યું ખરું બધા જાણે છે જાણે છે એટલે કે છેડો તો છે જ પણ એને યાદ રાખવું પડે કોઈએ બધું જ છે એટલે એને જીવ આત્મા કહ્યું જીવે મરવા હરું એને જીવ કહેવાય પરંતુ જેનું મર મરવાનું જ ના થાય એવો જીવે એક સાચો જીવેલો કહેવાય એના માટે આ કલમ છે ને અંદરથી હૃદયથી ભાવવાની છે આપણે ભાવ કરવાનો છે આપણે કોઈને કોઈ દુઃખી છે અરે આ કેટલો બિચારો દુઃખી છે એને ભાવના કરીએ ભગવાને એને સદબુદ્ધિ આપો ને એને સુખ આપે એવું કહીએ ને આપણે એવું ભાવના કરવાની એટલે હે દાદા ભગવાન મને કોઈ દારી કોઈ દેહદારી જીવાત્માનો અહમ અહમ એટલે ખબર છે હે હું પણ હા અહંકાર હારો હોય કે ખોટો પણ રૂપારો હોય તો કેવો દેખાય હારો દેખાય ખોટો રૂપારો અને કદરૂપો હોય તો ના એવું નથી રૂપારો હોય તો સારો જ દેખાય માણસમાં હા પણ એ કદરુપો હોય તો માણસ બહુ રૂપારો હોય પણ અહંકાર કદરુપો હોય તો એ છે ને અહીંયા આગળ પેલા અહીંયા મોટું રોગ થાય છે ખબર છે ગાંઠ ફૂડ છું એને રસોડી ગયા છે એવો એવો માણસ દેખાય નથી તોય રૂપારો માણસ રૂપાણી બેને એવી દેખાય બધું જ દેખાય અને રૂપારો હોય ને એને ગમે તેવો કાળો ગમે તેવો હોય તો બહુ બધા ખુશ થઈ જાય જોઈને એટલે અહંકાર બહુ મુખ્ય છે સમજાવ્યું ને અહમ શબ્દ આત્માને લાગવું પડે છે પરંતુ આત્મા તો જાણતા નથી કોણ છું એટલે હું શરીર તે જ હું છું મને નામ મળ્યું છે તે હું છું તે નામ તમે મફતમાં લાયા કે ઉધારી લીધું એટલે બોલો છે છોકરાઓ હે મફતમાં લાયા ને પૈસા હાલ્યા હતા બોલે છે પૈસા આપ્યા અગર મફત માં સસ્તું હોય અચ્છા એટલે આ બધું બહુ સમજવા જેવું છે અહમ અહમ ન દુભાય દુભાય તો શબ્દ સમજાય ને એટલે દુઃખ થાય આપણે કોઈને દુઃખ પહોંચે ન દુભાવાય એટલે કે આપડે બે જણ જઈએ એકલું ના ચાલતું હોય ચાલ બે થી આ તો બધા એને દુભાવાય કહ્યું કરે તો એકલો કરે તો દુભાય બે જ ભેગા થાય અને ત્રીજો હરિયાખોર હોય ને હરી ખબર ના પડે કોઈને કારણે હરી કરી હરી કરી પેલો ત્રીજો જ કરે અને હોય આવો એટલે ન અનુમોદાય અનુમોદન આપવું એટલે હરી કરવી શું કહ્યું હરિયાખોર લોકો તો આ કરુગમાં હોય કે હરિયાખોર વગર હોય એટલે આ કલમ મજાની છે કે બાકી બધી આ શરીરને જીવાય છે ને સમજ આવી ગઈ સમજ્યું ને બહુ ભૂલો થાય છે આપણાથી એ છે પછી શુદ્ધાત્માની પ્રાર્થના બહુ સરસ આપી આપી કે નહીં હમ બહુ સારી છે ને એમાં કયા ધર્મને આપણે દુઃખ પહોંચે છે મને સમજણ પાડો શુદ્ધાત્માની પ્રાર્થના એમાં ધર્મ આવે જ કશો આ એટલું છે કે હે દાદા ભગવાન શબ્દ આવે છે લોકો શું સમજે કે દાદા ભગવાન શરીર છે માણસ છે એવું સમજે પણ દાદા ભગવાન એ તો પરમાત્મા નો પ્રકાશ છે શું કહ્યું શરીરમાં આત્મા છે ને એ આત્મા પરમ આત્મા સ્વરૂપે પ્રકાશ થઈ જાય ખુલ્લો અને શરીર હોય તો શરીરમાંથી પ્રકાશ બહાર આવે તો શરીર કેવું હોય મને કહો દિવ્ય હોય પણ છતાંય આપણે શરીરના એમાં નથી કહ્યું દાદા ભગવાન એટલે પરમાત્મા પ્રકાશ કહ્યું હે દાદા ભગવાન એટલે લોકો તો બધા ના સમજે પણ આ તો ગમે આખી દુનિયા બધે વાપરી શકાય એવું છે સમજાયું ને તમારા આપતા પુત્રો સાહેબે અને ત્યાં રિસર્ચ સેન્ટર છે સુરતમાં તે છોકરાઓ માંડીને બધાયને લુલા બેરા અંત જેમ છોકરા છોકરીઓ સ્કૂલો બધું છે ત્યાં બધું બહુ સુંદર કામ ચાલે છે અપંગ બધાને ત્યાં મોટા ભણેલા કોલેજના બધા જ આવે છે ત્યાં સુરતમાં હા તે તમારે આ ગોઠવેદાર કોક દાળો લાભ લેજો ગોઠ થાય ત્યાં શું તો એમાં સમજો કે ઇસ્લામને આ પ્રાર્થના બોલાવી હોય તો હે ખુદા અલ્લા ભગવાન આવું બોલાય હે ખુદા અલ્લાય કે ના બોલાય પરેશાન બોલાય કે નહીં હમ ક્રિશ્ચન હોય યહુદી હોય બધા એટલે એની રીતે બોલાય આપણે ભારતમાં દાદા ભગવાન બોલાય પણ એ સમજ નીચે આપેલી જ છે એ વાંચી લેવી પડે છે બધા એટલે કેટલી સુંદર પ્રાર્થના છે જોયું ને તમે અને પછી આપણી અંદર આત્મા તો છે જ પણ આપણે જાણતા નથી કે હું હું આત્મા છું એવું હું તો શરીરને નામ મળ્યું છે તા એ તમે નાના છો પણ આ નાના છે પણ એ વાત કરીએ ને તો તમને અત્યારથી આ અંદરથી ભૂમિકા બેઝ ફાઉન્ડેશન તૈયાર થાય જેમ મોટા થશે બહુ આનંદ આવશે ભણસો તો ભણવાનું એવું બધું સુંદર થશે પણ શાના માટે કે ઘર ચલાવવા માટે શું કહ્યું ઘર તો ચલાવવું પડે ને ના ચલાવવું પડે પછી આપણે લગ્ન કરવાનું હોય તો પેલેથી આગળ નક્કી કરી શકીએ મને આવી સાસુ સારી મને સારું ઝઘડાખોર ને એવું નક્કી તો કરી શકે ને માણસ ના કર ના છ પણ વાતો કરીએ તમને ખ્યાલ આવે જીવન શું છે સમજાયું હવે આ શુદ્ધાત્માની પ્રાર્થના અને અસીમ જે જે બોલાયા તમને બોલાયા હતા ને આ બોલાઈએ સરસ બોલાવો કોણ બોલતા અબ બોલાવો જો આપણે નિમ્ષાનંદ સ્વામીજી શુદ્ધાત્માની પ્રાર્થના બોલા છે આંખો બંધ કરી દો બધા જ આંખો બંધ કરો બોલશો ને તો તમને શક્તિ બહુ આવશે આંખો બંધ કરીને આંખો બંધ કરી દેજો हे अंतर्यामी छो आप दरक जीव मिराजमान मार बिराजेला छोटे मन बिराजेला छो आप ना स्वरूप त्मा हे शुद्धात्मा भगवान हे शुद्धात्मा भगवान हूँ आपने अभेद भाव हूँ आपने अभेद भावे अत्यंत भक्ति पूर्वक नमस्कार करूच अत्यंत भक्ति पूर्वक नमस्कार करूच अज्ञानताए कर आपक्ष जाहिर करूचो आपने समक्ष तेनो खूब प्रस्ताव करूचु खूब पस्ताव करू पार्थु હે પ્રભુ હે પ્રભુ મને ક્ષમા કરો ક્ષમા કરો ક્ષમા કરો મને ક્ષમા કરો ક્ષમા કરો ક્ષમા કરો અને ફરીથી એવા દોષો क्यारे पढ़ ना करो। एवी आप मने सक्ति आपो, आप मने सक्ति आपो। एशुद्धात्मा भगवान भगवान आप एवी कृपा करो के, आप एवी कृपा करो के। भेद भाव छुटी जाए તનમયા તન્મયા કાર રહી જુ છોકરાઓ આ પ્રાર્થના खास कोईपण मंदिर में जाइए तेरे अपने आ आप बोला ते बदा एटला बढ़ा पुण्यशाड़ी छो कि आप परमात्मा हाजर है तब बधाए प्रार्थना करी तमने बदा ने प्रार्थना करवा मड़ी जीवता भगवान पास मंदिर में कर आज जीवता साहेधारी परमात्मा बद्धा ही आप करी। बद्धा अपने बदाये प्रार्थना करायश्चित बोलो अपने बद नसीबदार नही अपना दादाजी दर्शन बोलो बद जय सच्चिदान दादाजी ने प्रार्थना गमी तब आई रीते मे करने हृदय मतु हृदय जोड़े हखु रहे આખો બંધકની કરો તો તમારી અંદર જ ભગવાન તો વસેલા છે આત્મા સ્વરૂપી પરમાત્મા સ્વરૂપી સીધું જ અંદર પોચી જાય છે અને અંદર શક્તિઓ આપડી ખુલ્લી થાય છે સમજાયું બહુ સુંદર પ્રાર્થના છે પછી શું રહ્યું અસીમ જે જયકારો આવી ગયું બોલાયા છે કોઈએ હે એ પછી છેલ્લે બોલાવીએ અસીમ જય પછી બસ આટલું મુખ્ય રહી ગયું બરાબર છે હવે આપણે પોતાની અંદર આત્મા એ પરમાત્મા સ્વરૂપ છે ભગવાન સ્વરૂપ પણ આપણે જાણતા નથી ઘણી વખત કોઈ બેન હોય અને ચશ્મા હોય અને ચશ્મા તો આજે છે ને આમ કંઈ આમ અહીંયા મૂકી દે છે હું તમે જાણો છો બધા હં અને બે ત્રણ પછી બહુ ધૂનમાં હોય ને વાંચવામાં હોય ને વિચારવા બહુ ચડી જાય ને ત્યારે કે અને પછી કે આમ ખોરા જ કરે ખોરા જ કરે ખોરા જ કરે ઘરમાં જળે જ નહીં સમજાયું ને કોઈ બેન હોય બચ્ચું બહુ ગમતું બહુ રમાડ રમાડ કરતી હોય હમ બગલમાં હોય પણ બીજા કામમાં ભૂલી ગઈ વિચારમાં ચડી ગઈ અને પછી એકલી થઈ એકદમ વિચારે કે અરે મારું બચ્ચું ક્યાં ગયું બચ્ચું ક્યાં ગયું આ બચ્ચું પાછળ લટકાયેલું હોય એને ખબર નથી બચ્ચું તો આખું બધું ફરે ગામમાં બધે ગામમાં ફરે અરે હું બચ્ચું ખોરું છું આ ફરી દમ નીકળી ગયો મારો આ શું તારે એક દહી ડોસીમાં આવે કે બચ્ચું તો તારે પાછળ લટકાયેલું છે શું વાત કરે છે કે આવું આપણે ફર્યા કરીએ જઈએ છીએ એટલે આ તમને પ્રાર્થના બોલાવી નમસ્કાર આ બધું કહ્યું ને એમાં આ છે આપણને અને છેલ્લું અસીમ જય જયકારો બોલવાથી આપણને એટલી આપણી આત્માની શક્તિઓ ખુલ્લી થાય છે આ શરીરની શક્તિઓ તો બધી વાદળા છવાયેલા હોય એવું બધું બહુ જ બધું ભરી લાયેલા નથી સમજાયું ને પણ નવું ભરાય ને બહુ સારું ભરાય આપણને એટલે આજના જીવનમાં અવરું ભરેલા હે કર્યું છે એટલે એમાં નવું ભરાયેલું આવું આવે એટલે તમારું જીવન બધું સારું થાય સમજાયું એટલે આ છેલ્લી પ્રાર્થના બહુ ઉત્તમ પ્રાર્થના છે એ સિદ્ધિ આપણી પરમાત્માને આત્માના પરમાત્મા સ્વરૂપની પ્રાર્થના છે આપણે જ આપણા અંદરના અંતરયામી આત્મા બોલાયું ને દાદા ભગવાન એ પ્રાર્થના થઈ જાય છે પણ દાદા ભગવાન આ કળિયુગમાં અવતારી પુરુષ છે મોટા એ રીતે બોલાવે છે આ પ્રાર્થના સમજવું કે જાતે આપણામાં એક ખુલ્લા થતું છે પ્રકાશ સરસ બોલાવો જો આંખો બંધ કરી દો આંખો બંધ કરીને બોલજો જો બહુ ખાસ બહુ તમને ફાયદો થશે દા ભગવાન ના અસીમ જય જય કાર દા ભગવાનના અસીમ જય જય કાર દા ભગવાનના અસીમ જય જય કાર સિિં જય જય કાર ભગવાનના સિિમ જય જય કાર હો દા ભગવાનના સિિમ જય જય કાર ભગવાનના સિમ જય જય કાર જય જયકાર દગવન ના અસિમ જય જયકાર દ ભગવાનના અસીમ જય જય કાર દાદા ભગવાનના અસીમ જય જયકાર દા जय जयकारो नाना भगवान ना असिम जय जयकारो दादा भगवान ना असिम जय जयकारो दादा भगवान ना असिम जय દા ભગવાન ના અસીમ જય જયકાર દા ભગવાન ના અસિમ જય જયકારો દા ભગવાન ના અસિમ જય જયકાર દા ભગવાનના અસીમ જય જયકાર દા ભગવાન ના અસીમ જય જયકાર દગવાનના અસીમ જય જયકારો દાદા ભગવાનના સિમ જય જયકાર હો દાદા પગવાન ના અસીમ જય જય કારો દાદા ભગવાન જય જય કાર ભગવાન ના જય જય કારો દા ભગવાન જય જયકાર દાદા ભગવાનના જય જય કારો દ ભગવાન અસીમ જય જય કારો દ અસીમ જય જય કારો દ અસીમ જય જય કારો દ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 सी म जय जय करो दा ભગવાન ના અસિમ જય જય કાર ભગવાન ના સિમ જય જય કારો દ ભગવાન ના જય જયકાર દા ભગવાન ના અસિમ જય જયકારો દાદા ભગવાન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 रादा भगवान ना असीम जय जय करो रादा भगवान ना असीम जय जय करो रादा भगवान ना असीम जय जय करो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 અસીમ જય જય કાર હો રાધા ભગવાન ના અસીમ જય જય કાર હો દાદા ભગવાન ના અસીમ જય જય કાર હો રાધા ભગવાન હસીમ જય જય કારો દ ભગવાનના હસીમ જય જયકારો દાદા ભગવાન ના જય જય કારો દા ભગવાન ના હસીમ જય જયકારો દાદા ભગવાન ના હસીમ જય જયકારો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 જય જયકારો દાદા ભગવાન ના સિંહ જય જયકારો દાદા ભગવાન ના સિંહ જય જયકારો દાધા ભગવાન ના સિંહ જય જયકારો દાદા ભગવાન ના સિંહ જય જયકારો દાદા રાધા ભગવાન ના સિંહ જય જયકારો રાધા ભગવાન ના સિંહ જય જયકારો આધા ભગવાન ના સિંહ જય જયકારો દાદા ભગવાન ના સિંહ જય જયકારો આધા ભગવાન ના સિંહ જય જયકારો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 ભગવાન ના સિંધ જ કારો ભગવા સિંધ જ કારો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 આ દસ મિનિટ આપણે થાય છેલ્લી બહુ સુંદર દસ મિનિટ આ આપડી પરમાત્મા ભક્તિ આપણાથી આપડા અંદરના આત્માની થઈ ગઈ બહુ સુંદર છે દસ મિનિટ સાથી કહ્યું કે આપણામાં આ જેવું કરીએ ભરીએ કહીએ છીએ બધા અને આપણી અંદર આત્માના આ શરીર છે ને કરેલું લાયેલા આપણે એ બેની વચ્ચે આત્માની ઉપર આ કરીને આપણા જ આત્મા આપણાથી અભિષેક થાય છે અભિષેક સમજાય છે મંદિરમાં મૂર્તિઓ પર અભિષેક કરાય છે એવું આપણે એનો અમૃતના ટપકાં પડે છે એટલે કરિયુગમાં તો બધું આવું શરીર આવ્યું હોય પણ એનાથી બહુ સુંદર થાય છે આપણું મન ઉપર અસર પડે છે મનને લીધે આપણા વાણીના વ્યવહારમાં અસર આવે છે અને એનાથી વાણીના વ્યવહારમાં કહો છો અને પછી શરીરના વ્યવહારમાં આવે છે સમજાયું ને એટલે આપણે કરેલું તો શરીર લાવ્યા તો આપણે ના કરવું દુઃખ દેવું તો દેવું જાય પણ આનાથી આપણને એ દુઃખ દેવાનું બધું ઓછું થતું જતું જશે અને અંદરથી આપણો વિકાસ થશે સમજાયું અને કોઈ વખતે તમારે તો બહુ નાના છે મોટાઓને બધા કહેવાનું આવતું દાદા ભગવાન તરફથી આપતો પુત્રો તરફથી બધા કહેવાય છે અમારા સત્સંગમાં બધા જાણે છે કે સંસારમાં ઘરમાં રહ્યા બહુ મોટા દુઃખો આવી પડ્યા હોય ને એકદમ હેફાઈ નહીં જાણે કે શું થઈ જાય ત્યારે એક કલાક જો બેસી જાય તે વખતે એકદમ તો ના બેસાય પરંતુ પછી પણ જ્યારે બેસાય ત્યારે કલાક બેસે ને તો લીધે બધું કચરો બધું જાત જાત પડ્યો તો બધું સાફ થઈ જાય તમારો અને હળવા થઈ જાઓ તમે પરાભક્તિ એટલે પરમાત્માની સિદ્ધિ આપણાથી આપણાની ભક્તિ થાય એવું કહેવામાં આવે છે ચાલો ત્યારે હવે કલાશ પૂરો થયો કેસ આ દિવ્ય કિલાસ કહે છે દિવ્યા હે ઈ ક્લાસ ઈ ક્લાસ કહે છે વારી સરસ તો ચાલો આજે તમને બધાને મારા ખૂબ ખૂબ આશીર્વાદ છે तमारा जीवन में ते खूब खूब प्रगति करो अंतर थी, दिल में दिखले कर आज ओछा में आठ नौ दस स्तर आया छो साहेबाजो साहब दीकरो आयो थे जोधपुर आया है हाँ बदे के जगह थी स्टे, आया है नौ लगभग आया बदेटी बात करूँ जगह शहरों तो तेई कोई, कोई जगह थी? चार आया पांच आया पंदर आया होकल हो दस पंदर होेतर में खेडूत आ चौमा पेला पहले चौमासू आ जाए पीछे वाववातर करवाएने तर खेतर होनी पास खेतर में दस वीस टका एटलू आखा खेतर में फैली जाए और बदे वही सकता है एवं त्या तैयार तया कर तैयार थ सारा वरसाद पड़े તે વખતે એને એક એકને ધરે ધીમેથી અંદર મૂળિયા સાથે ઉપાડી ખેતરમાં એના અંતરો કંઈ બધું હોય ને ખેતરમાં એ બધા નાખી દે છે આટલા ધરોમાંથી કેટલું એ બધું મોટું ખેતર હોય ને બધું કેટલું આપે છે આપણને વાત સમજાય છે તો તમે ચાર જગા એક જગાએ હશો ને તો ચારનું પણ કેટલું કામ થાય બોલો આપણે કંઈ અહીંયા બધા ભેગા થાય કે થોડું છે સમજાય છે કે નહીં એટલે જોજો આપણે એક એકની અંદર આપણી શક્તિઓ પડી છે તે બહુ કામ કરશે જાઓ ખૂબ જય સચિદાનંદ છે અને ભાવના કરજો જ્યારે જ્યારે આપતા પુત્રો આ પ્રમાણે શિબિરનું આયોજન કરે ત્યારે નક્કી કરવું કે ગમે તે પહોંચી જવું પછી કોઈ સંજોગો કુદરતી આવી ના પહોંચવા દે તો તમે પહોંચ્યા બરાબર છો એટલું સમજો સમજાય ને ભાવ બરોબર રાખજો પોઝિટિવ કેવા હા બાકી આ કરિયુગમાં નેગેટિવિટી બહુ આવશે પણ આપણે પોઝિટિવ રહેવું એ નેગેટીવીટીમાં એવી તાકાત નથી કે આપણને નેગેટિવ રહી રાખી શકે જો આપણે આપણે જય સચિદાન બસ સાહેબ કોને દીકરા ઉભો થઈને પૂછ સર નહીં હા ભાઈ જય સચિદાન જય સચિદાન તારું નામ શું કે પેલો મારું નામ પંચાલ છે તને આખો બંધ કરીને નઈ તો તત્વ છે તમે શું ભણ્યા છોકર આવ્યો એટલે જો મેં ભલું થાય કહ્યું બુરું થાય નથી કહ્યું પાછું તમને ખબર પડે એનાથી ખબર પડશે આગળ તો તમને ખબર પડે અક્રમ વિજ્ઞાન એટલે એકદમ નહીં આવે આ સાધનો કહે ને બધા એનાથી આવશે સત્સાધન તમે સાંભળ્યા ત્રણ મંત્ર નમસ્કાર વિધિ નવ કલમો શુદ્ધ આત્મા પ્રત્યેની પ્રાર્થના સમજો અને બહુ કામ કરશે તમને આમાંથી જ્ઞાન ખુલ્લું થાય છે આ પાંચ સાધનો તે તમને પુસ્તક લઈ જવું પડશે તું અપાવ એને માર્ક કરજો અને રોજ એને કરજો જે લખ્યું છે એ જ પ્રમાણે જે સાધન કહ્યું કે દિવસમાં ત્રણ વખત તો ત્રણ વખત કોઈ વખત સવારે બે કહ્યું હોય તો સવારે ઉઠીને સાંજે સુતી વખત પ્રમાણે એક વખત કહ્યું એક વખતે નક્કી પણ ટાઈમ ફિક્સ કરવાનો હા પછી આ ટાઈમ ફિક્સ કરો આજે આજે કાલે બીજા વાગે એવું ના ચાલે તો એ કામ નહીં આપે બરાબર બરાબર ટાઈમ નક્કી કરવાનો ખાવાનો ટાઈમ કોઈ દાડો નક્કી કરો છો ખાઈ જાય છે કેવું પડે નક્કી કરો તો ઉત્તમ તમે કોઈ દાડો માદા નહીં પણ જાઓ કોઈ નથી કરી શકતું નક્કી ગમે ત્યાં હોય લઈ લેવાનું સમજવું આવું કરવું બધું જેટલી સરળ છે હવે અમે રજા લઈએ તમારા બધાની હજા ભગવન હવે અમે તમને જવા નહી દઈએ દાદા ભગવંત હવે અમે તમને જવા નહી દઈએ તમને જવા દો તો જવાબ હું મારું સરવે તમને સમર્પણ કરીને મારો સરવે તમને સમર્પણ કરીએ હું ને મને સમર્પણ કરી ની સાથે વર્તે મોક્ષ અંકા દાદા દાદા ભગવાન દાદા ભગવાન ઓ હો દાદા ભગવાન કોઈ રામાન તી માવી વો દાદા તી રમાન કોઈ માવી जय दादा जय बोलो रे बोलो रे जय दादा भगवान जय बोलो रे बोलो रे जय दादा भगवान जय दादा भगवान जय दादा भगवान जय दादा भगवान जय दादा भगवान जय बोलो रे बोलो रे जय दादा भगवान जय જય દાદા ભગવાન જય બોલો રે બોલો રે જય દાદા ભગવાન જય બોલો રે બોલો રે જય દાદા ભગવાન